માર્કની લખેલી શું વાર્તા એનો નવમો અધ્યાય માર્કની લખેલી શું વાર્તા અધ્યાય નવમો અને તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે અહીં ઉભા રહેનારોમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલા મરણ પામશે જ નહીં અને છ દિવસ પછી ઈસુપિત્તરને તથા યાકુબને યૌહાનને સાથે લઈને તેઓને ઊંચા પાડ ઉપર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું અને તેના કપડા ઉજળા બહુ સફેદ થયા એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે અને એલિયા મૂસાની સંગાથે તેઓને દેખાયો ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા અને પિતર ઉત્તર આપીને ઈસુને કહે છે કે રાબી અહી રહેવું આપણે માટે સારું છે तो अगर त्रो मारवा बांधी एक तारे माटे, ने एक मुसाने माटे, ने एक एलिया के के ने सूझ नहीं बहुज बीधा था एक वो आ छाया वा एक एवी वाणी थी कि आ मारो वालो दीको तुं साो तरत चार तरफ जो पे पोता एकसु विना कोई ने जो नही पहाड़ पर उतरता था तरफ कि तेजे मीकरोयला न उठे त्या सुधी कोई ने कहता नाखी ना। ने मरण में पाछा उठू शहमा विवाद करता था पूछू कि शास्त्रीय केम कहे कि पहला एलियाए आवु जो ये? અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચકાર પામવો પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકને તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને જોયા અને તે બધા લોકો તેને જોઈને બહુ અચરથી પામ્યા ને દોડીને તેને સલામ કરી અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શો વિવાદ કરતા હતા અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે ઉપદેશક હું મારા દીકરાને તારી પાસે લાવ્યો તેને મૂંગો હાથમાં વળગેલો છે અને જ્યાં કંઈ તે તેને પકડે છે ત્યાં તે તેને પાળી નાખે છે અને તે ફી કાઢે છે ને દાંત પીસે છે ને તે તવાતો જાય છે અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં પણ તેના ઉત્તર આપ્યો કે ઓ અલ્વિશ્વાસિ પેડી હું ક્યાં સુધી તમારી સાથે રહીશ ક્યાં સુધી હું તમારું ખમીશ તેને મારી પાસે લાવો અને તેઓ તેને તેની પાસે લાવ્યા ને જોઈને આત્માએ તરત તેને મળ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તડફડ્યો અને તેણે તેના પિતાને પૂછ્યું કે તેને આ થયાને કેટલો કાળ થયો છે અને તેણે કહ્યું કે બાળપણથી અને તેનો નાશ કરવા સારું તેને ઘણી વખતે તેને આગમાં પાણીમાં પણ નાખી દીધો છે પણ જો તું કંઈક કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમે મદદ કર પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કંઈ કરી શકે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતા કહું કે હું વિશ્વાસ કરું છું મારા આ વિશે મને મદદ કર પણ ઘણા લોકો દોડતા આવે છે જોઈને ઈસુએ અશુદ્ધાત્માને ધમકાવીને કહ્યું કે મુંગા હાથ તથા બહેરા હાથમાં હું તેને હુકમ કરું છું કે તેમાંથી નીકળ ને ફરી તેમાં ન પેસ અને તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મુઆ જેવો થઈ ગયો એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા અને તે કોઈને ન જાણે એવી તેની ઇચ્છા હતી કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાયો છે ને તેઓ તેને મારી નાખશે અને મારી નાખાયા પછી તે ત્રીજો દિવસે પાછું ઉઠશે અને તેઓ વાત સમજ્યા નહીં ને તેને અને તેઓ કપરનાહુમાં આવ્યા અને તે ઘરમાં હતો तर ते पूछू के ते मार्ग में शा विवाद करता छा रहाम के मार्ग में अंदरों विवाद करता कि मुख्य को बैठो ने बारे ने साथ बोला कहे कि जो कोई पहला थवा चाहे तो सौ सौ सेवक थाय एक बाड़क लईनी वच में उभ राख्य खोला में लई ने, ने कहूं કે જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે ચૌહાને તેને કહ્યું કે ઉપદેશક અમે કોઈ એકને તારે નામે ભૂતકાળતા દીધો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના કરો નહીં કેમકે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સેજ મારી નિંદા કરી શકે કેમકે જે આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલુ પાણી અપાશે તે પોતાનું ફળ નહીં ખોશે અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ મારા એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતા સારું છે કે તેની કોટે ઘંટીનું ફળબંધાય ને તે સમુદ્રમાં નંખાય અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે અને જો તારો પગ તેને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તેને બે પગ છતાં નરકાગ્નિમાં નખાવું તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે અને જો તારી આંખ તેને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ તેને બે આંખ છતાં નરકાગ્નિમાં નખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ ઓલવાતો નથી તેના કરતા કાળો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે મીઠું તો સારું છે પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને સાથી ખારું કરશો પોતામાં મીઠું રાખો ને અંદરો અંદર સલાહ રાખો